નો નિયમ છે આઈમોટ ફોન નો કોઈ દાખલો નથી મિતિત માત્ર સંસારનો કે આના એનાખો દરવાજે કેમેરા ચાલીયા આજ તો ડન સપનો વેડાય પડતી કે મા આ માણસવા બઉ ઓછા હોય અને ડેબિટ ના પાક નો શું કહ્યુંટ કરવા છે જેટલી બેંકો ધીરે લઈ નાખે ના ધીરે નથી પણ એવું સાંભળ્યું છે કે મનુષ્ય તો અમુક વિકાસ ગયો એટલે મનુષ્ય પાછો તો ફરે નહીં ભલે હલકા મલકી કોટી નો થાય કે મનુષ્ય થી નીચી કોટી માં તો જાય જ નહીં નેચલી કોટી માં મનુષ્ય એકલા જ જાય બીજું કોઈ ના જાય માને છે એવું કે પાછો નથી પડતો ઇવોલ્યુશન આ ઇવોલ્યુશન થિયરી છે ને તે ટેન સાચી છે નાઈન્ટી પર્સન્ટ આગળ આવીને જાણતો નતો અજ્ઞા નહી કલ્યાણ અજ્ઞાનીઓ નહીં નહીં અજ્ઞાની લખેલ હોય ને આગ્રહિયો હું શું છે માલ પણ આગ્રહ છે એટલે ખોટા થઈ પડ્યા આ જો આગ્રહ ખોટો એઓ સભી નિરાગ્રહી છે એટલે બધા નું લાખ સાચી વાત સ્વીકાર તૈયાર છે નથી પડતો કરોડો જાતના પ્રાણીઓ છે અડધી યોનીઓ તો આપડે જોય બી નથી માણસ માંથી પડતી થાય માણસ બીજી યોની જવાનું થાય તો કઈ યોની જાય કરોડો યોનીઓ છે એવી દંડ એક પ્રકાર નો ગુના કર્યો ને દંડ આ જાનવર ની ગતિ માં જાય પાછળ અત્યારે મોટો દંડ વાળો અંદર ગતિ જાય તે કોક હોય એ તો પુનસારી જીવો અસંખ્યક્કી પ્રશ્ન એ છે કે જાય ગાય જેવો કેટલાક તો કેટલાક જાતના પ્રાણીઓ તો આપડે જોયા જ નથી મૌસાહાર કરતો હોય અને જાનવર માં જોયા જ નથી જાનવર માં ગયો હોય તો કઈ ગાય ભેંસ ના થાય બકરીમાં ઘોડામાં હાથી માં હજારો જાતમાં પ્રાણીઓ છે કે જે નામનું કેવું એમ છે અસંખ્ય જાતની જી વાત છે મારે જવું રહી કરોરી નથી ફિલોસોફી ના વિચાર કેટલા સુંદર છે ઇન્ડિયામાં જરૂર નહી આ તો ઇન્ડિયામાં અંધારું થયું તાર અંધારું ગોળ થયું તાર એ તો હોતું છે આપડે તો કર્મની થિયરી હોય હોય તો લગભગ બધા ધર્મો માને છે કર્મ કરું છું એવું જ્યાં આગળ છે ની બધું ભગવાન જ કરે છે અને બધું ભગવાન જ છે આ पाप ने समझे गाप पुण्य तेरे समझे पुनर्जन्मे ना समझी सके पुनर्जन्म समझे समझे महा गदुर स्वीकार करे तो पुनर्जन्म રોકલાની પડી છે આ ગણેશ મળી શકે એમ કયો છે અને જો એની આ સ્થિતિ થતી હોય તો આ કેવા બેઝિક पूछे के मनुष्य गति एटो ने दुर्लभ एवं गति मनाए पी आधु पड़े गति मनुष्य गति मेह लोग शादी आवा पड़े के अहती गति बदाय मोक्ष गति रही सकता गति छूटी हाथ मैं सत्ता संजोग बास तो नहीं अच्छा आवा कयुग है સારા કાચતો હોય શબ્દ ના બોલે તમે પાસે મોક્ષ નો માર્ગ ના હોય નટુકાય કે છે લોકો જીવો મોક્ષ તરફ જઈ જ રહ્યા છે અને બીજી બાજુ મોક્ષ નો પ્રવાહ ચાલુ જ છે અને બીજી બાજુ આપ એમ કહો છો કે મોક્ષ માર્ગ જ નથી હા મોક્ષ ચાલુ છે નિરંતર ચાલુ હોય છે પણ જો પૂદલ નીચે ખેંચે છે અને આત્મા ઉપર ખેંચે છે પણ આત્મા નો થાય તો ઉપર ગામ એ સ્વભાવ નો જ છે પણ આજે પૂતગલ વર્ગ્યું છે નીચે જ ખેંચી જ કરેલો ખેંચ ખેંચ થયા કરે છે પૂતગલ નો ભાગ ઉડાડી દેખો આપડે આ ટુગળું પાણીમાં તળે ના તળે એને ડૂબાઈ હવે એને છે તે ઉપર માટી લપેડી સારી ચીકણી માટી થી પણ ગી ના થવાય એવી ચીકણી તો કેટલી એટલે હેવી લોડ થયો ડૂબે કે ના ડૂબે ડૂબી નીચે બે પછી એ માટી એવી છે પાણી કોગદડા બે દાળે ચાર દાળે થોડી થોડી થોડી થોડી વગાડતી રહેતી જાય નીચે ચડી હોય પછી જયારે વધારે વગાડી જતા આવી એમ કરતી કરતી જેમ વગડતું જાય તેમ સેકતી જાય જેમ વગડતું જાય વગડી રહેતા ઉપર આવી ને એના ઉપર જોવાનો સ્વભાવ છે અને આ માટી ખરી પડે પણ માટી ઘરે વરક્ષી એ પુત્ર નો સ્વભાવ છે મુંબઈ જયા છો આવો દોરી હાથમાં આવી નથી ને આપડી પતંગ ને બો અપાયા કરીએ છીએ પતંગ તો રમ્યા છો ને કે તંગ નહીં મળેલો નહી મળેલો મને નહીં મળે મને નહીં આવશે એક તરફ દોરી હાથમાં આવી જાય ને એટલે તમારા હાથમાં દોરી આવી દાલા કાલે ના હોય તો હવામાં બાટકા ભરવાના હવામાં બાટકા ભર કરવાના શું એક મતભેદ જતો નથી એ હવામાં બાટકા ભરવા નથી મતભેદ ખસતો નથી ક્રોધમાન માં આવેલો ખસતો નથી અને મનમાં માણ છે હું ધર્મ કરી આવ્યો કે લોકોને એટલા બધા પુસ્તકો છે હમણાં પણ પેપર માં કે પારસનાથ નું અમુક અમુક બોલો એટલે અમુક થઈ જાય મહાવીર નું અમુક અમુક બોલો અમુક થઈ જાય ગાયત્રી મંત્ર બોલો એટલે અમુક થાય પછી બહાર જુદા માણસ ને ફોરેસ્ટ શું કરવાનું શું કે બધા શાસ્ત્રો મેં અવું સ્વાગા કર્યું છે એમ કે છે કે આ બધા શાસ્ત્રો પાઠવાના જ ના હોય માણ एम के बदा शास्त्रों में ठोकाटो करूनाथ ना मंत्र बोले तो अत्यार प्रत्येक जूता मनस नु क्या खोल जाए अत्यार लोग मार ना उतो तो पास नु गा करे तो मार पूजा देखा आज पेपर मूल નથી આવ્યું બીજું કઈ રાધન ના હોય તો આવું ગાગા કહે ને અમારા અમારા બરકદા હોય તો હું કહું અમારા દાદા આમ બે ગોળા રાખતા હતા આમ પણ કરા કે છતો કોઈ સારા માણસ ને ખુ લગતા નથી આપડે બધા એક જ જાત નું ચિંતન કરવા વાળા માણસો છે એટલે અહિયાં ભેગા થયા છે ને આજે રવિવાર બહાર ક્યાં જતા એવું નહીં જયારે વિકલ્પો બંધ થાય જાણું રસ્તો રસ્તો બર્યો વિકલ્પો બંધ થાય તારે જાણવું રસ્તો બરો ઘા ભરે નહી વિકલ્પ વધે નહિ પણ બંધ થઈ જાય શું કોઈ ઘર ભરે ત્યારે વિકલ્પ વધે નહિ ત્યારે બંધ થાય શું કયું કાંઈ માણસ કે છે તમે મારે બુદ્ધિ કાંઈ નાખી તને કાઢી નાખી ના જાય એટલે બુદ્ધિ ને ગાઢ મારે ના જાય બુદ્ધિ જણા ઉભી થઈ તે કારણો નું ભંગ કરું તો બધા એ ભટકાય ભટકાય ભટકાય ભટકાય કર્યો ખરો માણસ નો તારા બુદ્ધિ ચગે પાને કે સમય બુદ્ધિ તારી મેં ન્યાય ખોલ્યો નથી મારો શું કયું ન્યાય ખોરાક બુદ્ધિ થાય ન્યા થાય આખું દિવસ ન્યાય ખોરાક શું કયું સમજાયું ન્યાય માં જો શંકર વિકલ્પ પૂરા થતા પહેલી કોર્ટમાં કર્યો ન્યાય પણ ન્યાય કર્યો બીજી પડે હાઈકોર્ટમાં જાય શું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય તો પણ એને કહેશે ના હજુ સમાધાન નહીં થતો હાઈકોર્ટમાં મોર્યો સમાધાન સુપ્રીમ માં જાય અને પ્રેસિડેન્ટ પણ હજાય પણ તે પછી ભર્યો નઈ ને આખું ન્યાય ખાતું પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણી આનું નામ શું સારું ગમાવે અને ન્યાય નથી ખોલતા એ મુક્ત થાય શું કહ્યું એને કોઈ પણ પ્રકાર ન્યાય ખોલવો મારી જિંદગી ન્યાય જ નથી મેં શું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 વિકલ્પ કર્યા વગર માની લેવાનું પાછું આવી ગયું હા એ પાછું કાઢવું જોવાનું કશું જોવાનું જ નથી સમજ થોડું સમજે ધણી રાહુ બોલા બરા મારા મહેતા સાથે વાત કરું કે ડાકોર માં જયારે એમને પ્રશ્ન કર્યો હતો કે ક્રોધ કેમ કીધું કે ન્યાય ખોલવા ના દાદા પણ હેલ્પ માં કાય નહી કુદાકૂદા આગળ થજો ભાઈ તો કામ થાય હેલ્પ માગવાનો વધુ નથી ન્યાય ખોલવાનું શું કહ્યું બધું ન્યાય રહ્યો છે એમ કહીએ તો બંધ વાકે જાય એટલે પછી વ્યવસ્થિત કહીએ કે બંધ ગાડીમાં ક્યાંક ચલાવો સાવચેતી પૂર્વક ચલાવો અને અથડાય તારે વ્યવસ્થિત શું કરવું હા વ્યવસ્થિત વ્યવસ્થિત દુરુપયોગ કરવા ગુનો હા કથા એ કોઈ ફર વ્યવસ્થિત લાપડું આપી શકાય આ ઇન્કમટેક્સ સાહેબ છે બે લાખ સુધી મોકલે ક્યાંય અને લોકો આગળ લઈને આવ્યા વાંચે એટલે પોતે જમણા જયારે નહીં બધા નું જમણ બગાડે બગાડ ના આપડે તે ગઈ શું કે માથે એ આપડે વર્તમાન ઘણી વખત રિફંડ નો પગાર આવે તો રિફંડ નો પગાર આવે તો સમજી જાય કે સાહેબ એ મને રિફંડ નો કાગજ આપ્યો છે બમ પાડે સાહેબ પણ આ તો રિફંડ નો કાગજ બોલો ને હું ઘરે જાય નહી બધી તો આપણો દંડ છે ન્યાય ખોરવા ગયા તે અહી રોગ ફરવો આનંદ કરવો અને ન્યાય ના ખોરવા તર ગેરમ વાત સમજીકુ કે ચાલતે ભોગવે શબ્દ ગેર લખી રાખે તો ભગવતી ઘર સાંજે ભૂલ કોની ભોગવાઈ ની ભૂલ આખી જગ્યાએ જો વાપરે કોઈ માણસ એને ગુરુ કરવાની જરૂર નથી એને યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી એક શબ્દ જ એને મોક્ષ રહી જાય એટલે મુંબઈ માં કેટલાય ઘરમાં મોટાક્ષગવાઈ ની ભૂલ ખરું ખરું ખરું ભૂલાય જ નહીં પછી વાત હોમ ડિપાર્ટમેન્ટ જાય અને આ જગત ની સેવા કરે એનો લાભ મજા કરે મજા કરે છે અને જેમાં જગત સેવા સમાતી નથી પોતાની સેવા સમાતી નથી એ બધું સમાજ સામાજિક છે તે એક જાત નું ભાષણો છે શું છે પોતાની સેવા થતી નથી ખાલી શું અને ભયંકર પેલા પોતાની જાતને ક્યાંક કરાવનારા કેવા જગત સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે કઈ પણ સેવા થતી હોય જગત સેવા ના થાય પોતાની સેવા કરો જે પોતાની સેવા કરે એ જગત સેવા કર્યા કરતા વધારે કારણ કે પોતાની સેવા ને કરો કોઈને દુઃખ ના દે શું પોતાની સેવા કરતા તમે પૂછ્યું કે સાહેબ આપ બાળકાની સેવા કરશો પોતાની તો સાહેબ કે પોતાની કરીએ છીએ મને એવો રસ્તો દેખાડો તો બે ધર્મ હોય નવા ભાષણ ને રિલિજિયસ એન્ટરટેનમેન્ટ કે છે શું કે છે ધાર્મિક મનોરંજન ધાર્મિક મનોરંજન કે છે હા મનોરંજન વર્નામેન્ટલ છે બધા જ્યાં સેવા નથી કોઈ પણ જાત ની સેવા નથી જગત સેવા નથી કૃષ્ણમૂર્તિ શું ખોટું અનુભવી વાત છે અને લોકો એના ધર્મ માં ને જે તે કારણ કે લોકો ને જો શું હોય છે અને બીજા બધાને તો વોટ જ આપતો નહિ આવડતું પછી આ લોકો તેમાં ચોક્કસ છે લક્ષ્મી અને વિષયો ચોક્કસ છે બીજા બધા ચોક્કસ અમને નથી ને અમે ઠાકોર ઠાકોર ના અધિકારી બઉ જુદા માણસો એવા છે કે જે को हित है यू जाता है मेरा भला हो अगवानी ये कर કરે છે અપમાન ખબી રહ્યો તે પારકા નહી ખબરથી આવું બધું કરી રહ્યા રાતો સાહેબ છેવડે બધું પડશે સાચી દેવડે જાણવું કે સત્ય થૂકું ના રહે સત્ય એનું નામ કે છુપાય નહી પછી આ સત્ય વ્યવહાર સત્ય જૂઠું છે શું છે વ્યવહાર પૂરતો કારણ કે સાપેક્ષ છે આ સત્ય સત્ય વિનાશી હોય અને સત્ય નિરપેક્ષ આ વિનાશી હોય કે એને અપેક્ષાપેક્ષા ના લાગુ તો હા અહીં આગળ છે તે નિરામિષ આવે તો આપડા ભૂત્યા થોડું થોડુંક આવે તેનું નથી નિરામિષ કારણ થોડું ભૂત્યા રહી શકે છે તો પેલા મુસલમાન કે અહીશ અહીં જો સત્ય ને પણ આશા થાય ન સમજવું પડે સમજવું પડશે નહી તો ગોદા ખાઈ ને સમજીશું નિવે શું થાય કે તું સત સાધન છે એને તો જાણી નઈ પછી આ બંધન છે બુદ્ધિ સેવા ભાવી હોય કેવી જીવો ની જીવો ને સુખ આપવા હોય કેવી એ બુદ્ધિ હોય તે સારી બાકી બીજી બુદ્ધિ બુદ્ધિઓને કરતો હોય જીવો ને સુખ આપવાની જે બુદ્ધિ એ ઉત્તમ બીજી બધી બુદ્ધિ મોઢે છે ઉત્તમ બાંધી ને મરાય મરાય કર્યા જોયે તો નફો ખોટ જુએ જ્યાં જોયે તો બસમાં પેઠર કરે જોઈએ નફો કહેવાશે ખોટ કે જ્યાં જુએ તો નફો ખોટ ડ્રાઈવર નીકળી ગયો નીકળી ગયો પેલી બસો પેલી ટ્રકો ભાઈ અને આ કાર વાળા તો બધી બુદ્ધિ બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી નહી તો પોતાની સેવા કરે પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ જે પોતાની કરે છે આખા જગત ની સેવા કરી પોતાની સેવા કરનારો આ જગત તમામ માણસો દુઃખ દે પણ એ કોઈને ના આપે તમામ માણસો એને દે પણ એ કોઈને દુઃખ ના આપે દુઃખ ના આપે નહી પણ તારું ખરાબ થારું થાય અથવા તો એમ કે દુઃખ દેખે પણ એ દુઃખ દેખે એવું માને જ નહીં એવું એને હોય કે સામો દુઃખ દેખે તો એને આ દુઃખ દેખે એવું હોય જ નહીં હા મોટા ભાગ માં મોટાભાગમાં આપણા સંસારી જીવનમાં બધા લોકો આપણને દુખ આપે ને દુખ સહન કરીએ તો બની નથી घरों थोड़क अपमान जर्तन करे तो करू आ रहे तो श्या मैं मनुष्य हा कऊ लाइन ना पसंद पड़े तो ये मैं श्या આપડે જન્મ થી આપડો ઈગો સાથે જ આવ્યા છીએ આ તો ખરો ને આગો એ તો ખરો ને આપડો એ અટકાવે એમ શું અટકાવે આપડે કઈ એમ એમાં રહેવા માટે અટકાવે તો આપડે જુદો છે રામનાથ ગોંકા મારું અપમાન કરે તો હું સર્ન શકું બારોજ જવા કરે તો હું સર્ન શકું પછી ક્યાં આપણને વિક્ષેભુ પછી સર बारोट मारू अपम करोयंका अपमान करे तो शहन करे तो पेला मैं डर के मेरी साइबी नौकरी बढ़ू जो आ मैने कई डर ना आम समझ शक्ति क्या उभी करी है ये तंका है ना क्या मारू अपम करे એ તમને ડર છે એક જાત નો આ દુનિયા કોઈ પણ માણસ વેપારીઓ નામ દઈ શકે મેં દાખલો જ આપ્યો છે જેમાં તુલસીદાસ કહ્યું કે સમર્થ ની દોષ ગુસાય સમર્થ માણસ ગમે તેમ બિહેવિયર કરી શકે છે એનો દોષ પછી નીકળતો નથી ઠાકોર ભાઈ ગમે તેને ગમે તેમ બોલાવી શકે સમર્થ માણસ જે હોય મોટા હોદ્દા વાળો કોઈ માણસ હોય એ ગમે તે કરે તો એને દોષ ના હોય બારોડ કશું કરે તો બધા દોષ એમને દે એટલે આવું હોય છે અત્યારે હું તો હું આપડા આપડા આપણી અપેક્ષા તમારો હિસાબ છે મારી બુદ્ધિ વાપરશો નઈ હિસાબ ગમે કરી દેજે બસ કોઈ આટલી દખલ કરી શકે ભય પામશો નઈ નહી એ તો चर्चाओ थे चर्चाओ थे विज्ञानी रीते फेर चोकस पे सारा मानसोन करता है शांति मे काम करने की शक्ति बढ़े उकेल सरस आवता है एट् फेर चौक्कस के पड़े तो एम के आज्ञान पी ए उकेल चौक्कस पड़े ते वो छोड़ा पी चोरी वगैरह नहीं चोरी वाधा पी चलवास राख पड़ते शु જે રક્ષણ કરવાનો જે તાપ પેલા ને લાગે છે રક્ષણ કરનારો હોય વાગ બધી એનો જેટલો તાપ હોય એના કરતા શીલા નો તાપ જે ભગવાન મહાવે પાસે વાઘ ને બકરી સાથે પાણી પીતા માટે આપડે હે શીલ કેવો જે પ્રતાપ છે મારીને મારે તો માર ખાતા હતા એ મારી પણ વાઘ ને બકરી એકાથે પાણી પીધા તા શું કહ્યું જગત માં જેવું હોય એવું કોઈ પણ માણસ નતિકા નું વાક્ય સ્વીકારવા જેવું હોય શું કયું વિતાગ નું વાક્ય સ્વીકારવા જેવું હોય તે વાદી ને પ્રતિવાદી બંને સ્વીકારે શું પ્રમાણ કે લોકો પ્રમાણ માનવામાં આવે કેવું પ્રમાણ ત્યાં રાઘેશ છે વાદી એટલા જ માને પ્રતિવાદી નો કોઈ ઉભો ના રહે પ્રતિવાદી ને સન્માન થાય છે એ વાણી સાંભળવા એટલે આ વિજ્ઞાન પૂરું થઈ શકે એમ છે કેટલા સારું સવાલ સારું અને તમારી સર્વિસ ચાલુ રહેશે લોક સત્તા ચાલુ રહેશે આ વિજ્ઞાન પૂરું થઈ શકે લોકસતા સારું ચાલશે પેલા જે કરતા ને તેના કરતા હાલ થાય ચિંતા સહિત કરતા હતા ચિંતા રહીત સારું થાય કે ના થાય જયંતભાઈ પડ્યા હતા ચંદ્રકાંત વ્યવહાર ની બાદ જવું તો પછી જ્ઞાની જ ના કહેવાય જ્ઞાની એનું નામ કે વ્યવહાર છે અને નીચે હિસાબ છે વ્યવહાર કાતો પડ્યો એ ભગત કેવાય અને ભગત ગેલા હોય કેવું જ્ઞાની ગેલો ના ભાઈ વ્યવહાર વાળા કે બહુ સરસ વાત કેવું અને પેલાય કે ભગતે ગયા જ ભાઈ ભાઈ પૂછે છે પોતાની સેવા નું તો બધા પોતાની સેવા કોઈ દુઃખ ના દે પેલા આ માનવ રાજી સુધી થયું હોય તો કેટલાક યુવક મળી જાય છે માટે દુઃખ દીધા બરોબર એટલે સેવા ન બંધ થઈ જાય છે જૂઠું બોલાય નઈ ચોરી ના કરાય બરાબર એટલા માટે કહીએ છીએ કે ભાઈ હવા ના પણ બીજું કશું ના આવડે એટલું બોલજો ને કે આ હવા લીકતમાં કોઈ પણ જીવને ખીંચીત માત્ર મને અત્યારે કયા દુઃખ ન હો એવું પાંચ વખત બોલી નીકળેલ મારી ગયું આવે આટલું બોલજે ને દુઃખ થઈ ગયું જોઈ રહીશું પણ આટલું તું બોલજે થયા ખાલી તું બોલજે કે મારે દુઃખ દે જાય તો એ થાક જોવાનું એ હું કોર્ટમાં સચિવ કરી લઈશ બધું હાઈકોર્ટમાં એ લખીને જોવાનું છે એવું કરી લઈ પુરુષ તું આ મારા પાંચ વાક્ય બોલશે ને કઈ મારે ઘર સારા દિલ થી સારા દિલ થી દાદા ભગવાન યાદ કરી દુનિયામાં છ મહિના માં દૂર તો જુઓ સાહેબ દૂર હતું કઈ કર્યું તું કયા ગામ ના રહી તમે દરેક વાત નો ન્યાય કરે નઈ મારો તારો દોષ છે બીજા છે લાવવાનું ભાઈ પપ્પા ઘર માં છોકરા લાવવા ભાઈ